મહારાજ નું પ્રવચન સોમવાર બે હાજર ચાલીસ ના મહા સુધી ફરવા ને તારીખ બે બે ચોર્યાસી પાંચમો વચના ચાલુ ય નમો નમ શ્રી હરિકૃષ પુરુષો વૈકુઠ પુરુષ તથા સૂર્ય ચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષર નું અન્વય સ્વરૂપ જાણવું साक्षी रूप थे बद्धपणु ने मुक्तपणु जे हड़तु नहीं अक्षर नृदय रूपोत्तम नीव ईश्वर ने अक्षर, थकी, ए ने अक्षर थकी पर अक्षराधी स्वरूपोत्तम नीते अन्वय व्यतिरक बराबर તત્વનું તત્વ છે આ વચનામૃત તત્વ નું તત્વ એટલે શાસ્ત્રો તત્વ એનું અર્થ સમય જોઈએ સમજવાનો સમય એટલો નહી કાર્ય કરીને સમજાતું છે ને એકદમ તો સમજાય એની એના સાધનો પેલા મેળવવા જોઈએ ને અને ત્યાર પછી કાર્ય કરીને સમજાય પણ ના સાધનો આ સીધું વાંચે નો આવે ને આપડે વાત કરીએ ગોખણ પટ્ટી વાત છે એ ગુરુ નથી ભૂલ્યા એ બુરુ ન બોલી બોલવા જાય દાદા ઊંઘાઈ જાય આ લક્ષ્મણ ગોખણ પટ્ટી વાત છે એ ગુરુ ન બોલે બોલવા જાય દાદા એ સનાતન ધર્મ ની રીતે શાસ્ત્ર નો હોય તો પણ સનાતન ધર્મ ની રીતે અત્યારે આ જગત માં સનાતન ધર્મ બોલાય છો અમને હવે હસવા જો સનાતન એટલે વેદ પ્રતિ હોય ત્યારે એ સનાતન કહેવાય જ્યાં અથડામણ આ તો એક શબ્દ હું લગાડી દેજો ઉપડી ગયો મલિબા સનાતન કહેવાય શું ખબર શેઠ જૂનું હોય પછી ભલે ની કપોળ કલ્પિત હોય તો સનાતન સનાતન હોય એને ખબર જ નથી પણ આપડે એકલા બોલીએ એટલે એનો અર્થ જ નથી એનું બધાય નો હાચો આપણું ખોટું પડે એમાં આપણું ખોટું અને આજે એમાં બાર દુનિયાની જે વિદ્યા છે એને તો સંબંધ નથી સંબંધ જ નથી કેમ અત્યારે આજે વ્યવહારો અત્યારે દરેક સ્કૂલોમાં કોલેજો માં ગમે ત્યાં હોય એને અનિયરે સંબંધ છો ભાઈ રોટલા રડવાની વિદ્યાર્થી હા તો રોટલા તો પાપથી જ રેવાય પછી જેમ થાય બોલો પછી પૂરું થઈ ગયું કાલે જરાક બાકી હતું બે લક્ષ્ય કાલે જરાક અને બાકી એ બોલી લીધું એને કેમ થયો નથી ચોથું થયું ને હજી થોડોક ભાગ એનો બાકી છે પાંચમો થઈ બધપણો નથી બધપણો તો બદ માણસો હોય એને અડી જાય એ તો આમ દેખાય કે આપણને કોઈ પણ ક્રિયા સ્પર્શ કરી જાય એમાં આપડે આપડે કે જીવાત્માને બંધન થઈ જાય કે હું છું કરું છું કે એવું થઈ જાય એ બધું પણ એટલું પણ મુક્તપણ હોય તો એમ દેખાય જુદો છું હું આનાથી મુક્ત છું પણ ના તો એવું બંધન કે બંધન કોઈ પરિબળો કે એવું કઈ છે નહી પછી મુક્ત મુક્તપણું કેમ અડતું હોય છે અને મુક્તપણું અડે છે કેવી રીતે એમ મુક્તપણું બધપણું એ બતાવવું કેમ એ તમે એ શાસ્ત્રો ના તે વિદ્વાન નહી હો આમાં ગુરુ મહારાજ નઈ મારી નઈ જાઓ બેઠા પૂઠું પણ એને બાંધેલું જો આ એના પોતાના અક્ષર એના પોતાના આ પ્રાણ હાથે મે તો હાચી આને વળી આટલી હાચવી હારા હારો નો સમય એક પ્રહલાદ સોનજ સુરજ દીકરો કોટી બિકટ ચૌ દેશ કરી જબેરી જળજો પિતા દહી જનેજ પુત્ર સો બહુલ જે તબેરી કાં રમ તરો નાથ કહ સુ અબી બતા રમ્યા શું કઠિન થમ્બિલાલ કરે બાહુ ખડ કાલ કરે દેખા વો હાલ મે કરું પુત્ર તવ એ સરસ જીત છે એ અમિતનાથ અમિતનાથ નાથ જયતી નરસિંહ વિકટતન રૂપનાવત નાથ જયતિ નરસિંહ નિકટ ખળચૂડન ચાવન નાથ જયતી નરસિંહ બાહુબલય સુરવિદારન નાથ જયતી નરસિંહ જયત જન કષ્ટિરાર લોકનાથ સમરત દેહિ હે શૈયા અદભુત ધરન શરીર તો હાલે છે બોલવામાં હવે આજે તમારે વચાત આવે તો કરી દો હાલ નક્સો હતો લે ક્યાં ખોવાઈ ગયો બઉ બે ત્રણ વર્ષ પેલા કઈ કાઢ્યો તમે કઈ ખોવાય મુકાઈ ગયું બીજા પુસ્તક માં મુકાઈ ગયું હોય ક્યાંક હતો મને ખબર દરેક અવસ્થા ભગવાન નથી મને મેં વચ્ચે જોયું તો આ અવસ્થા નું વચન ક્યારે સમજાનું નથી એટલે વચ્ચે માથા પુષ્ટ તો કરી ક્યારે કરો માથા પુષ્ટો સાંભળી આ બધા સ્વામી ના અક્ષર છેવર્ણે ફલ મુદંદે ના કારી પુષ્પન વિધવાંધના જ દીર્ઘમાયો ધાતોકોન બુદ્ધિલાકો ગંધમ સુવર્ણ ફલભિક્ષુદંડે શેરડી બનાવી પેલા થળિયા માં બધે ઘર પણ કરો પણ ફળ નથી દ સુવર્ય જો સનાતન ધર્મ ને રીતે સાચો વિદ્વાન થાય તો એનો પૈસા નો બળત દરિદ્ર હોય અને લાંબી આવરતા વિદ્વાન દરિદ્રો વિદ્વાન બ્રહ્મા ને કોઈ આગળ યાદી આપનારો નો કર્યો પ્રાયો બલિભો જનોવરંદ મધ્ય બરાબર ને હંસો વિભાતિ નલિની દલવૃંદ મધ્યે સિંગો વિભાતિ ગિરીદહ્વર કાનેશું જાો વિભાતિ દુર્ગો રણભૂમિ મધ્યે વિદ્વાન વિભાતિ પુરૂષેશું વિચક્ષણેશ હંસની શોભા વન સુંદર કમલ વન હોય ને અમાઈ હોય અને સિંગની શોભાગીરી ગહવર કાન ને એની ગુફાઓ એના પરતા હોય રાત્રિ ના ત્યારે એની શોભા અને રણ સંગ્રામ માં ખબર પડે છે જાતિઓ વિભાતી દુર્ગો રણભૂમિ મધ્ય વિદ્વાન વિભાતી પુરુષેશ વિચક્ષણેશું વિચક્ષ મધ્ય વિદ્વાન બોલે તો કઈ એની ગણના થાય ભાગી દાદા ભાઈ નથી ઉભું રખે એવો પડે ભાતી બલિજન વૃંદ મધ્ય વિદ્વાન હં છે જાજા કાગડા ભેલા જેમાં વીજમાં આવે કે મારે કિંમત કરાઈ આવું ભાતે બલિ મૂ મા અને ઘોડો જાડવા એ રાજા બધડા ઉભા હોય વજમાં ઉભો રે મું કે આગળ જાય અને વિદ્વાન વિદ્વાન એટલે વિદ્યા ભનેલો વિદ્વાન નહી હોત્મ માં પુરુષો એવો જે વિદ્વાન એની વચ્ચમાં હું એને એમ એનો દેહ એમ કે શોભા થયા નથી આમાં નથી ને કઈ તો આપડે થયું ચાલો પછી વળી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે ભગવાન ના દર્શન નો જે મહિમા તથા ભગવાન નામ સ્મરણ જે મહિમા તથા ભગવાન ના જે મહિમા ते भगवान भक्त जय दर्शन न करना भगवान दर्शन करे ते मन दृष्टि द्वारा दृष्टि दर्शन करे तो दर्शन एवं थे, थे। तो नहीं। वचन महाराज जो दिवस तरण नो स्पर्शे तम विना संसार सुख है विष जेवा लगे મને સ વર્તમાન જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો તેને કરીને જે જે વિષય ભોગવ્યા હોય તે વિસારે તો પણ વિસરે નહી એવી જેમ અભિ જેમ અભિના વર્તમાન જે પંચ જીઓ તેને કરીને જે જે વિષય ભોગવ્યા હોય ભોગવ ભોગવ્યા હોય ભોગવ્યા જે વિષય ભોગવ્યા હોય ભોગવ્યા જે વિષય ભોગવ્યા હોય તે વિસારે તોય પણ વિસરે નહી એવી રીતે ભગવાન પણ મનેશા વર્તમાન જે દર્શનાદિક કરે છે તેને દર્શનાદિક જાણવું અને तो दर्शन थे तो नया दर्शन कर एक दिवस मिसरी जसे अथवा पांच दिवस जसे अथवा पचास दिवस मिसरी जैसे अथवा छ महीना वर्ष मांच वर्ष मिसरी जैसे अंत रहे से नही महात्मा अतिशय प्रीति युक्त प्रीति कर दृष्टि करे फल बीजा ने तो जो परमेश्वर न दर्शनाधिकीज बड़ थे यथार्थ महिमा तो जो मन वर्तमान दर्शनादिक करे अर्थिवृतम એવી રીતે સારંકર મને સરવર્તમાન દર્શન કરવા એ વર્તમાન આગે પંચ વિષય છે ના એટલે મને સર વર્તમાન એટલે વર્તમાન રાખીને દર્શન કરવા એ તમે બોલો ભણેલા થઈ મને સહ વર્ગમાં મનને સાથે વર્તાવી ને મન ને સાથે રાખીને એમ અર્થ છે આ આમાં વિદ્યા લીટીઓ કામ ન કરે આપણે ઊંડા ઉતરવું જઈ મગજમાં ગોપીઓ કૃષ્ણ સાથે કેવલ શોટી આવ બધાય ખરું પણ શંગાર ભાવ હતો જ નહી એના એના વખાણ આવે અને એની અરે ગણે બધે આમાં જો શબ્દ મૂક્યો તમારા ચરણ સ્પર્શ થયો ત્યાંથી અમને વિષય સુખ પંચ વિષય ફેંકી દેવાની ચીજ નથી પણ એને વાપરવા કેમ એ આ શીખવાડે છે જે એને વાપરતા ના શીખે તો એને બંધન ગિર્યા વિસ્તુ કઈ નાશ નો જન્મ ભગવાન આવ્યો એ ફાડી નાખી તોડી ફોડી નાખી દેવા હતું નથી એની ભેળું રેતા એને કેવું રેવું એ શીખવવાના માટે છે જો આપણે આપણા માર્ગમાં આચાર્ય ની સ્થાપના આપણા સંપ્રદાય પ્રમાણે ગ્રહી ત્યાગી છે પણ સ્થાપનાર ના હેતુમાં પછી તમે ગમે અમરો એની અરે અમારે કઈ સંબંધ નહીં કલ્યાણ કેવી રીતે થાય જો ગ્રહી ત્યાગી ના હોય તો એ નવ કલ્યાણ થાય તો શાસ્ત્ર ના સિદ્ધાંતો સ્વામિનારાયણે સનાતન ધર્મ ની રીતે એવી પ્રથા બાંધી છે ક્યાંય બંધાણીય નથી અને બાંધાય નહી જો આપણે કોમ નથી કરતો પણ સામાન્ય કોમ જે સ્થિતિ એ સ્થિતિ તો કોઈ કેળવે પણ જો વિષય તોડી ફોડી નથી આપણે ખવા દો નથી તો નાખી દીધું ખવાય વિષય નહીં દેવાય પણ એમ વાપરવો કેમ ઉપયોગમાં લેવો એમાં એ જીતન્દ્રિય થઈ જાય છે ઇન્દ્રિય જીતી લાંછું નીચી નાખવી અથવા ફોડી નાખવી એટલે જીતેંદ્રિ થાય થાય કોઈ આમાં પરાધન થઈ જાય એમાં કઈ ન મળે વિષયો તેના થમ ભાવમ અજાનંદો મમ ભૂત મહેશ્વરમ ભગવાન કે અરે આ જગત છે ને મોહ નો એવો પડદો છે એ મને જ નથી ઓળખે ભગવાન મને ના ઓળખે એટલે મારી નિંદા કરે એમાં નવાઈ ગઈ કહે હવે એટલે નિંદા કરે સાધી એટલે મૂઠા માથે એને મોહ નો પડદો છે એટલે જેવો છું એવો મને જોઈ શકતા નથી જહમાં તો પહેર્યા પણ તમે કાળા પહેર્યા એટલે કાળું દેખાય થોડું કાળું દેખાય પીલા પહેરો તો પીલું દેખ જેવું પ્રાણી માત્ર ઇન્દ્રિયો દ્વારા મોહના પડદા બેસી ગયા છે એ નિર્ગુણ બ્રહ્મ ને દેખવાય ક્યારે થાય થાય જ નહીં આપણે મોઢા થયો ચોપડા વાંચી ને બેગ લીટે કરી અવજા આનંદી માં મોઢા ભાઈ આ બધા મારી અવજ્ઞા કરે અવજાંદી માં મોઢા એમાં માનુ સિમ તન એની માથે તો પડદો છે મેદો લીધો શરીર ધારણ કર્યું પડદા આવ્યો ને અવિજ્ઞાન જાણી લીધો અવે માનુષેમ ધનમાં શ્રીરમ પરમ ભાવમ અજાનંદ ઈ હવે મારો જે પર ક્યાંથી બિચારા જાણે છે દેખાતું જ નથી પણ જાણવાનું તો થાય જાવ અજાનંદ મારો જે પર ભાવ એક તત્વ થી હું કેમ પર છું ઈ ભાવ એ કેવી રીતે જાણી શકે મૂત મહેશ્વરમ જેવ પ્રાણી માત્ર ભૂત માત્ર એનો હું મહેશ્વર છું ઈશ્વર નહીં હોશ્વર છું એનો નિયંત્રક છું ભૂતો કાંઈ પણ કરવા સમર્થ નથી એની નિયંત્રણ અને અધિક છે નાકમાં નાથેલા બલધિયા એને જોડ્યા શાંતિ કે ગાદે રા જેના હાથમાં હોય ને એમ એવડે ભાગવત નાકમાં નાથેલા બલધિયા જેમ હોય ને એમ બ્રહ્માંડ ઈશ્વરો બ્રહ્મા વિષ્ણુ મહેશ જે કોઈ હોય એ નસીબ્રોતા બલિવર્તા એ તો આપણા જોવાને તો ગણના જગત એવું થઈ ગયું બે દીકરી એ પતાગડા બે મળે કે હું આટલું ભીણ્યો છું આમ છે ના થયો ના મોટેરો થયો તો આમ આમ આમ ખુદતો આવ્યો બિચારો આ ક્યાં ગણતરી નો સીબ રોતા બલિ વર્તા આવડો શું ભાઈ એના વિદ્વાન આપણે હમ લે ક્યાં ભાઈ એને બે ખાઈ છે ને ભાગવત માં સમજવા જેવો પરમ ભાવમ અજાનંદો મમ ભૂત મહેશ્વર મહેશ્વર ઈશ્વર નહી હોય મહાન ક્યાં એ ક્યાં આપણે ક્યાં જીવ ક્યાં જગદીશ ભેરવું થવા ભારે ભેદ છે કીયા કીડી કરી મેળા હાથી ને ભાઈ બંધાઈ કરવી થાય ને કીડી હાથી હાથી ના દેહ ઉપર તો ગમે એટલી કીડી ભાર થતો નથી થાય ને દાડા એને ઉપાડી પછી કહી શકાય તમે વારો કાઢો કીડી ને કઈ મને ઉપાડો નઈ એટલે ઉપાડે ને ક્યાં કીડી કરી મેળા થવા કેદ ખાના કેદી જીવો એ ભગવાન ક્યાં હવે આજીવ એક જરાક બોલતા શીખ્યો જરાક કઈક ક્રિયા આવડી કઈ કળા આવડી ના સામા માલતો હોય એટલે હવે ક્યાં ઓલ્યો ને ક્યાં આ અને આનો અભિમાન નો કોઈ બોલો કઈ બોલો સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે ધારણ કર્યા હતા ને પોતાના મુખા અરવિંદ હરિભક્તની સભા પર આવીને બેઠી હતી પછી નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે એક અવસ્થા ને વિશે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે પછી પછી વાંધો નઈ પછી શ્રીજી મહારાજ બોલા જે સ્વપન ને સુશુ જે ભોગવી છે એ જેમ જાગતા જેમ ખાઈ પી છે જે વિષયો ભોગવી છે એ વિષયો ભોગવા પછી સ્વપ્ન માં પછી ભોગવી છીએ અને સપના માં ભોગવી ને જે કહેવાય જે છે ને અવસ્થા એટલો જ અર્થ છે સાધુ માં કોણ બોલ છે વિષય અને એની વૃદ્ધિ પરિસ્થિતિ કેવી હોય અવસ્થા કેવી જેમાં રહી ને જીવ વિષય ભોગવે છે એનું નામ અવસ્થા પણ જેમાં રહી બરાબર પણ આપણે જાણીએ જેમાં રહી એની ખબર પડે તો બઉ મોટી વસ્તુ છે ક્યાં બહાર તો ક્યાંય મળે એમ નથી બારી તમે જઈ આવો મોટા મોટા સોના ના હોય ત્યાં જઈને જઈ આવો નેજાધારી પાસે જઈ આવો ધર્મ ધુરંધરો પાસે જઈ આવો નથી કોઈ ના વિચાર જ નથી બી તરફ નથી કોઈ આજી વાત માં વિશે રહી વિષય ભોગ ભોગવે તેને અવસ્થા કહીશ આ શબ્દો મળે વિષય ભોગ વિષય ભોગ એટલે સ્ત્રી વિષય એમ નહી હોય આ ખાવું પીવું મળું હું ચાલુ આ બધા વિષયો કેવાય આ જીવાતમાં જેને વિશે રહીને વિષય ભોગ ને લે જેને વિશે રહીને જેને વિશે રહી કેને એનો મેળ મળવો જોઈએ જો અત્યારે તમે જોવો છો સાંભળો છો આ બધું કરો છો ને એ કેમાં રહીને જેને વિશે રહીને બરાબર બોલી છે જાગ્રત રહીને વિશે રહી આ અવસ્થાનું નામ જાગ્રત અવસ્થા સ્વપ્ન જેમાં રહીને વિશે ભોગ ને ભોગવો હોય તેને અવસ્થા કરી છે અત્યારે જાગૃત જે સ્થિતિમાં રહીમાં એને અવસ્થા સ્વપન આવે છે મોટો દરિયો કાંઠે મંદિર મંદિર એવું ગાવાનું બે ચાર ફરવાન માં પો મળશે આગળ ઘુમટીયોજોન અને દરિયો પાછું મોજા મારે હળું રહે ચારે બાજુ એવી જોવાની મજા આવી સ્વપ્નમાં હવે કઈ પગ દેખાતું એમાં હજુ જ આવે ધરતી ચડે છે વચવા ભાગ માં જેમ મહાદેવ ના પોઠિયા નું ઘૂમતી હોય મંદિર હોય એમ એક મંદિર પાણીમાં ડૂબવા માંડે મેળી જ કઈ અવસ્થામાં રહી ને જાગ્રત માં ના સ્વપ્ન એ સ્વપ્ન અવસ્થા છે પણ એમાં વિષય ભોગવાના જોયું એટલે ઈ અવસ્થા એમાં લીધી દેવાનો નહી આવે તમારો અભ્યાસ છે એટલે બધા ખબર પડે આ ગુણ આ અવસ્થા છે એને ગુણ કેવો કે ક્રિયા કેવી કે તત્વ કઈ છે કે શું કેવું એને સ્થિતિ શું સ્થિતિ આ જાગ્રત અવસ્થા એ પણ એક સ્થિતિ સ્વપ્ન સ્વપ્ન સુધી તો હું તાણી તાણી ને બોલું એટલે તમને ભાસ આવે પૂરો તો ન જ આવે પણ આવી જાય સુશુદ્ધિ નો ન આવે જ્યાં બધા તમે બુદ્ધિવાળા બેઠા સુશુપ્તી ને કહી દો કેમ અવસ્થા કરવીને તો કેવાય કે આપણે જાગતા છે હરીએ છીએ જાગ્રત અવસ્થા સ્વપ્નમાં પણ દેખાય છે પણ એ કયું સ્થિતિ તો કે સ્વપ્ન સ્થિતિ હવે સુશુભી સ્થિતિ કઈ માણસ વિષય ભોગવે એટલે જાગ્રત માં ભોગવા હોય પછી એનો અનુભવ થાય કે મેં આ જોયું મેં આ જોઈ ને પછી માણસને સ્વપ્ન એટલે એને અનુભવ થી ખબર પડે કે એને વિષય ભોગવા છે વિષય ભોગવે અનુભવ થતો હોય એવો સિદ્ધાંત અને સ્વપ્ન આવે ત્યારે માણસને અનુભવ થાય કે મેં સ્વપ્ન આવું જોયું આવું જોયું એમ માણસ જાગીને જયારે ઉઠે છે ત્યારે હું સૂતો અને મને સુખ ઊંઘ આવી ગઈ એવો અનુભવ પાછળ બાકી રહે એના ઉપર ખબર પડે કે આ ઊંઘ રૂપ વિષય ભોગ્યો સંશય નથી નિશ્ચય નથી સ્મૃતિ નથી દરેક ઇન્દ્રિય ના એક વિષય શું આમ આપ્યું સાંભળવા જે એક છે અને બુદ્ધિ બુદ્ધિ નિશ્ચય કરે છે નહી એના ચાર વિષય સંશય સંશય નિશ્ચય સ્મૃતિ છે એમાં પાછા ત્રણ ઉ એક જાગે એક ચતુર્થાંશ ભાગ બુ ગયા સંશય નથી નિશ્ચય નથી ઊંઘાવી એ વિષય છે પણ બુદ્ધિ નો વિષય છે એ આંખ નો નથી કાન નો નથી કોઈ ડાક્ટરો પૂછો એને ઊંઘ જાય શાંતિ થઇ જાય એમ નથી અને માણસ હોય બોલે ને એનો ખોરાક છે આ તો જે સુશુભી ને અવસ્થા કેમ કેવાય છે સુશુભી ને અવસ્થા કેમ કેવાય આવા ભાગમાં એને કેવાય અવસ્થા કેવાય પણ સ્વપન નથી જો ને બુદ્ધિ ગ્રહણ કરે છે બુદ્ધિ તત્વ એનો ખોરાક છે નિદ્રા એટલે બુદ્ધિ નિદ્રા રૂપી વિષય એને ભોગવે છે જીવાત્મા પાછો કરતા ભોગતૃત્વ નિદ્રા ને ભોગવે કોણ તો આજીવ ભોગવે છે પણ બુદ્ધિ દ્વારે બરાબર બુદ્ધિ ભોગવતી નથી બુદ્ધિ બુદ્ધિ તો સાધન છે બસ એ કરતા નથી એટલે કે જીવાતમાં વિષય ભોગ ને લીધે છે તેની અવસ્થા કહી દો આ જીવાત માં જેને વિશે રહી એટલે આંખ રહીને જોવાનું લીએ છે અને જેને વિશે એટલે જાગ્રત આ જીવત માં જેનેલી રહીને એટલે સ્વપ્નમાં રહીને સ્વપ્નમાં શું હતું સ્વપ્નમાં ઉત્સૃતી માં જાય એટલે અંતઃકરણ લીન થઈ જાય પણ અંતઃકરણ નો એક ભાગ બુદ્ધિ છે એના પાછા ચાર ભાગ એમાં ત્રણ ભાગ હોઈ જાય છે એનાથી મિત્રારૂપી વેસી ને લીધે હવે એક અવસ્થા ને વિશે જાગૃત માં સ્વપ્ન જાગૃત માં સુશુદ્ધિ સ્વપ્ન માં જાગ્રત સ્વપ્ન માં સુશુદ્ધિ સુશુદ્ધિ માં જાગ્રત અને સુશુદ્ધિ માં સ્વપ્ન એના વિવેચન કર મોટું છે અભ્યાસ માંગે છે આંતરવૃત્તિ માંગે આગળ બોલ્યકારી ન હોય બોલો પછી નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે એક એક અવસ્થા ને વિશે બે બે અવસ્થાઓ કેમ રહી છે આ જીવાત માં જે તેને વિશે રહીને વિષય ભોગ ભોગવે છે તેને અવસ્થા કહીએ તે અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુશુક્તિ એ ત્રણ પ્રકાર છે તેમા દે જાગ્રત અવસ્થા છે તે વૈરાગ્ય પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે હવે એ વૈરાગ્યનો ઓળખવો પડે એની સ્થિતિ અવસ્થાને ઓળખવી પડે કેારું જ્ઞાન વાળે એવું દે એમ ખળાઈને બોલે કોઈ જાનની કે સ્થિતિ જાણે આ રી હટું છે પછી આવડવા થાય એને હોય ને પછી પાકો હોય આમાં આવડ્યા પછી આવડે એનું કેમ કરવું બધું આવડી ગયું ને કરી લેવો તમે બાવીસ થી નાના હશો કા એવ કરે સર એવડા વાળા બેઠા હશો અમે તો થઈબી ના નકશા કર્યા સ્વામી આપડી પેટે રોટલા ખાતા હશે જરૂરી વિના રે ને મોઢા થી બોલે આપડા ગુરુ છે એટલું બાકી ઓલી ભાવ જાગે પોતાને ભાવના તો ન જાગે પણ તમે કેમ કરતા એ કલ્પના એ વર્તા તેની વિલાયત કેવાતો હા હા તે વિલાયત કેવાતો એટલે એટલે અમે તો તેના નકશા કર્યા હતા એમ જાણે કે આપડી પેટે રોટલા ખાતા હશે બાકી ઓલી ભાવના જાગે પોતાને ભાવના તો ન જાગે પણ તમે કેમ કરતા છો એ કલ્પના ન આવે સ્વામી આપણી રોટલા ખાતા દેખા ન દેખે જો દેહ દર્શી દેખે પોતા જેવા એ જરૂરી વાસ્ત્યા વિના રે ને આ બોલે આપડા ગુરુ છે એટલું બાકી ઓલી ભાવ જાગે અને કે છ ખબર એ વર્તા વિલાયત કેવાતો એટલે અહીં જી ગયા ત્યાં નાનંદા સ્વામી ને મેં નંદ્યા લાગ્યો સ્વામી વડતાલ ભણવા જવું છે તે તમારી આજના હોય તો આમાં જોવાનું છે મને વડતલ જવું સ્વામી બઉ નથી ત્યાં જાય એ પૈસા રાખવા સુખી જાય ન રાખવું પડે ન રાખો તો પણ ત્યાં કેમે આસ રહેશો મેળ સભા મંડપ નો તારે કઠોળો છે રાત્રિ નો એક હરિકૃષ્ણજી શાસ્ત્રી હતા તેને એનો મેલવા માટે આટલી અત્યારે આ સંસ્થા ઉભી થઈ એ પૈસા વિના થઈ છે એટલે આવડેસ મારી પાખાય પૈસા હોય તો અમારે થાય ને મારું બોલવું ની નકમ છે આખો સત્સંગ ઘોર ઊંઘ માં પડ્યો આપણને સમજતા નથી સમજતા નથી બિલ આપડા વખાણ કરે છે ત્યાં બધું સમજવું પડે અહીંયા હાલેક અવસ્થામાં બીજી અવસ્થા માર્ગજ આ ખોજું દોર્યો બોલો એ તમારે અંગ્રેજી ભણેલા ટેડ ક્યાં ક્યાંય ત્યાં ડુગરી આ કઈ કહે ત્યાં સમજી ગઈ એમ ને કારણ કે અભ્યાસ નથી નગર એ આપણા જેવો માણસ છે એ અભ્યાસ કર્યો એટલે આપડે નો કર્યો એટલે ન આવી છે ને અને છતાં અને આ ઘોર કળયુગ છે આજે અધ્યાત્મ નો માર્ગ જગત માં છેદ નહીં લૂંટાઈ ગયો કઈ નથી બોલો અને આ તીખળી હોય મારો ગુરુ મારો ગુરુ મારે અહીંયા જ અમારો ધર્મ ધર્મ ના ધર્મ એક હશે નોખા નોખા હશે નઈ પડે અમારું સર્વોપરી બસ એટલું કે જાગ્રત અવસ્થા છે વહીરાજ પુરુષ ની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે પેલો વહીરાજ કોણ એની સ્થિતિ શું એનું કાર્ય શું આ બધું થાય અને સત્વ ગુણાત્મક છે જો એમાં જો કેમ રજુ ગુણ નો કહ્યું કેમ તમો ગુણ નો કયો જો તરક આવ્યો તમને આમ કહ્યું જોઈએ તમ કહ્યું કે મારી પાસ બોલો બોલો અને નેત્રે રહી છે જ્ઞાનેન્દ્રિયો પણ એમાં લખ્યું એટલે બોલીએ જઈને કે આપડે બંધ બરાબર હા બોલો બોલો બોલો નેત્ર સ્થાનક ને વિશે રહી છે એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વામે જે આજીવાતમાં વિશ્વા વિશ્વાસ માને અને જીવના સ્થિતિ ને અંદર ભેદ છે ભેદ હોય નહીં જીવ તો એકવાય ને લઈને વૈરાજપુરા એમાં જીવ ની બરાબર અને વિશ્વાબે ના બઉ પેલા કનુ ભગતે જયારે એમ પરીક્ષા હતી ને ત્યારે ગૌરપાદ કારિકાઓ અમે વિદ્યાર્થી હતા અને ગૌરપાદ કારિકા એને પરીક્ષામાં હતી રાત્રે પાક વિશ્વા દસ ઇન્દ્રિયો ને ચાર અંત કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વ કર્મ અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષય ના ભોગ ને ભોગવે છે પૂર્વ કર્મ ના અનુસારે કીધું સ્વામી આમાં એ પાછો એમ કે ઈ વિવેકે સહિત લખ્યું છે તો પૂર્વ સંસ્કાર માં વિવેક પછી ઈ જાગૃત અવસ્થા વિવેક વિવેક એટલે પાણી પાણી એ શહીદ ગુણ હા વિવેક વિવેક શહીદ ગોળ ભ્રમણા નથી ભ્રમણા નથી તત્વ ગુણ પ્રધાનમાં છે ગમતું બે પાંચ જણા બેઠા હોય કેવાય જ્ઞાની ને મારો હાથમાં કયો હશે ક્યારે કીધું છે જ્ઞાની મારો હાથમાં એ આ જ્ઞાન તમારું નહીં બદલ લો એમાં કઈ જ્ઞાની થવાય એમાં મોટું અજ્ઞાન વિદ્યા અવિદ્યા જોય વિદ્યા સુવિદ્યા કરતવ્યા જો એટલે માટે જગતનું જે ભણાય મારા એને વિદ્યા કહી વિદ્યા છે આત્મા નું જ્ઞાન પ્રગટ થવું જોઈએ ને કઈ આત્મા એટલે સંબંધ નથી કઈ ખબર નથી આને વિદ્વાન કહેવાય હવે આ ક્યાંથી મેળતા મજા આવે હો તે હું ભણતો ને તે શાસ્ત્રીજી લીલા વિઠ્ઠલભાઈ શાસ્ત્રી હતા એના હાથની જેના મારું પાઠ હાલે ત્યારે એ નાના શાસ્ત્રીઓ આવીને ગઈ જાય નાના એટલે અમ નાના ને પોતે ઓલા ઉલટા જેમ બોલે એને વાતની અમને તો આની ઉપર લયા રે બધા અમારી નાચ ઉપર ચારા સમજે જેને શતી આપી એને શક્તિ ન આપી હોય એને તો કંઈ કહેવાય અને કલ્યાણ તો શક્તિ ન આપે એનું છે પણ એ ઉપવાનો ત્યાગ કરશે ભગવાન આમાં એ સાધુ પ્રશ્ન પૂછનાર હશે અમદાવાદ પૂછવા જ વાત થાય છે નાની વાત છે કે અત્યારે અમે આ રૂટ લખાઈએ લુગડા પહેર્યા છે એટલે અમારા જે વાત લખનાર લખનાર ની વસ્તુ દેખાય હવે આવડા ના જે લખાણ છે અમારા જેવા ને તમે દેખો પછી અમારી કલમના ઓલામાં કરો સાધુ હું ખાલી હોટલા ખબર હોય કઈ મોટું તમારા વર્ગ પ્રદર્શન રાત્રે બંને ગોઠણીયા વાળી ના પ્રશ્નો નીકળ્યા પ્રશ્નો બધા બેડા બોલો भिश्वादी नामे पूर्व कर्म अनुसार बाह्य शब्दाधिक पंच विषय भोग ने भोग शब्द एक एक छोड़ी देवाई एक एक अर्थ જાગૃત અવસ્થા કહી એમ ન કહ્યું શું કયું તેને સત્વગુણ પ્રધાન એવી જાગૃત અવસ્થા ત્યારે બીજે છે ને એ તરફ શબ્દ જ માગી લે આવડું કઈક અધૂરું ની ખરું કઈક આવશે કોનું અને એ જાગ્રત ને વિશે જો એ જીવાત માં કરીને અયથાર્થ બાહ્ય વિષય ભોગને ને ભોગવે છે તો તેને જાગ્રત વિશે સ્વપ્ન કહીએ જાગૃત માં સ્વપ્ન તમે જમવા બેઠા હો ને હા જમતા હો પણ બાર આવ્યા ત્યાં વેપાર સંધાન ગ્રાહકો એવા હોય એટલે એના ઘાટ ખાડો હાજર અરે અરે એમાં ઘરે વાળા છે ખબર પડી ના પડી ખાડી મીઠા ની ખબર પડી કે ભગવેશ ખરો પણ ખાઈ છે પણ બીજે કરે છે એમાંથી વિના એવું દરેક બાબત એ જાગૃત ને વિષય ખબર એટલું આટલું આટલાથી નો લાંબો મહી